એમાં તીર્થ તિરખ્યા નહીં દેખો દેખાય બધા એના ક્યાના આધારે દોષિત છે દોષિત તે સાથે ખરેખર દોષિત નથી મૂળ દોષિત